બેઠી હતી પછી કરુણા કરીને પરમહંશ ની આગળ મહારાજ વાત કરવા લાગ્યા છે વાતુદેવ મહાત્મા જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે कारण देखी ત્રણ દે તે પોતાનું સ્વરૂપ તેની અતિશય પ્રકાશ માં ભારે પ્રકાશ ને વિશે ભગવાન ની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશય પ્રકાશ યુક્ત ભાજે એવી રીતની સ્થિતિ વાળો હોય અને એવી રીતની સ્થિતિ થઈ નથી ભગવાન મોહિની સ્વરૂપ માં મોહ પામા અને એવી સ્થિતિમાં બ્રહ્મા નોતા તો સરસ્વતી ને મોહ પામા અને એવી સ્થિતિમાં નારદજી નોતા વર્તતા તો પરણ્યા મન થયું इंद्र तथा चंद्रादी स्थिति नगवान राजा परीक्षित श्री कृष्ण भगवान संशय थो जो एवं भक्त था तो जात नाज नहीं समझे भगवान भक्त भगवानी मूर्ति जारी वृक्ष प्रेमत रहे करना रहे थे तो विचारे युक्त रहे वृत्ति भजन करना ભગવાન ના ભજન થાય છે એના જોતા શું જાય શિવજી બ્રહ્માજી બધાઇ ને વિઘ્ન આવ્યા શુભદેવ પરીક્ષિત એમાં શુભદેવ એવા ભક્ત હતા એટલે એ ભક્ત હતા પણ ભગવાન ચરિત્ર મીન્ડ્યા વંચાવા એક ચરિત્ર આગળ ચડતું ગયું એમાં પેહલા વસ્ત્ર હરણ वो ना। संभली ने, ने जरा नहीं है, निर्दोष कन्या गया યા યા ને, અને છેવટ માં ઉલ્કી થાય પરીક્ષિત અરે મહારાજ જ્યાં શ્લોક ને જ કરતા ધર્મ ધર્મ ધરતા એ બધા ભગવાન સુખદેવજી આમ ગમ ખાઈ ગયા હે રાજાની શરૂઆત કરી ત્યારે તને મેં કહ્યું હું ભગવાન ના ચરિત્ર તો સંભળાવું મારે આને આ દેહ તારું કલ્યાણ કરવું છું હવે હવે તારે જન્મ લેવો જ પડશે અને આ ભાવ તારો એ તારે નાશ કરવો પડશે ભગવાન ને પૂરા સમજ વાપર ખેત વાળો આવ્યો અહી જરાક બેસી તમારી હસી અને મરમાળ ભાષા બોલે એમાં તમને કઈ કે તમને દુઃખ ન લાગે બીજા હોય એટલે એની ઠોકરી ની ભાષામાં ક્રોધ ન આવેલો અને બજાણ્યું હોય તો ભાઈ કોણમાન કરે એમ કરી દે ભક્ત છે એને ભગવાન ઓળખવા જઈએ વિના સાંભળવા બેસે ને એટલે જરૂર કર થી વિના રેક્ષિત ભગવાન ભગવાન એમ તો એને માની લીધું નષ્ણ ભગવાન છે એમ માની લીધું ન પણ ભગવાન શબ્દ માં કેટલો અર્થ કહ્યો છે એ પૂરું વિના ન ચરિત્ર શંકા આવી પણ એ થોડી હતી કથા બદલી ગઈ આ બે વયા ગયા પછી આ જયારે આજલાય ચરિત્રો બધા ગોપીઓ ના છે પાછળ થી આવજે સુભદ્રા ને ઉપાડી જાય છે એની બેન નું હવેલું કઠાવે ઈ બરાબર છે ને કોઈ જગત માં કામ કરતો હોય એવું કૃષ્ણ ગોપી કા ગીતો આવે એમાં રાસ તો રમે જેટલી ગોપી એટલા કૃષ્ણ એટલે નવાજે પામે પણ પાછું કાલ લઈએ હાથ ના એમ નહી પરીક્ષિત ના થાય તો ખરું ને આવું પરસ્ત્રી ની આરે આવા વ્યવહારો પર સ્ત્રી ની સાથે આવા વ્યવહારો એ ગમે ડાયો હોય તો ધીરજ નો રહ્યો પછી પરીક્ષિત ના થાય તો ખરું જોઈ શું ના શરીર માં અંતરિયામી કોણ હશે તો ભગવાન હશે નહી હોય કોણ હતો આ એ એમ જો મંદ ખાવા હો માણસ માણસ નહી ભાઈ સામાન્ય મનુષ્ય ની પ્રાકૃત દ્રષ્ટિ આ દેખાય એટલે શું કે અને સામાન્ય માણસ ની આંખ માં મનુષ્યો ની આખ ક્યાં રે પુરુષની અને સ્ત્રી પુરુષની આંખ કાયમ ને માટે એનું મન એ સ્ત્રીના ગુહ્ય અંગ જ રોકાણું છે સ્ત્રી મન એ પુરુષ ગુહ્ય અંગ જ રોકાણું એમાં કોઈને ઉપદેશ ન દેવો પડે હોય અને એમાંથી પાછું ફેરવું અગ્નિ પાણીમાં ઈ બેઠો છો મારા તારામાં ઈ બેઠો છો એ કોઈ માં ઈ બેઠો હવે કોઈ કાલે તાલ લીધો નવીને શું એને જો ઓલી દ્રષ્ટિએ જોવે તો આહી જેટલા ભક્તો એટલા બોલે તબક્કા નહીં નિષ્ઠા થોડી આવે પણ ભગવાન નું સ્વરૂપ એવું છે એને ખબર હોય લખ્યું છે ઝીણા માં ઝીણી નાના માં નાની આવીને જો લોક આવે ભગવાન ના માર્ગમાં જમાના અડાડો છો જમાના થો એ કઈ શકવા બે થી પરિવારી પર થાયલા રાજકારણીઓ બોલે ને એને પાછું સમાલોચના કરી પરિચિત ભક્ત હતો સુખદેવજી એ ભક્ત હતા પણ આ મનુષ્ય નતી એટલે ભક્તો ની આ નિષ્ઠા પણ પગ માં તાકાત હોય તો વાતું કરે નજી ભાવ અને માંડવી છે પાંચ માનવા મને મોટા છે ભગવાને ઓગણ બચાસ વાયુ સર્જા શાસ્ત્ર દ્રષ્ટિએ આમ તો વાયુ એક જ છે એની ક્રિયા કરીને ભેટ પડ્યા પ્રાણ કહેવાય અપમાન કહેવાય સમાન કહેવાય ધ્યાન કહેવાય કહેવાય ભાગ લેવાય પ્રકલ્પ કહેવાય ઓગણ બધા ભગવાન ના રચેલા એક ના ઓગણ બતા ભેદ કર્યા પછી આ જન સમુદાય સમાજ તેને ફેર્યો એક ભેદ પાછો કર્યો ભગવાન નહિ હો જન સમુદાય શું ગયો ગંડવા પાંચ જણાવા માંડે લાગવા માંડે તો મહાપુર પાંચ જણા માનવા માંડે તમે આવા તમે આવા તમે આવા એટલે આને થઈ દે એવું થઈ શકે આ ભક્ત પણ આવે अपने आ कई कर तो अपने रखिए बनी પોતાની રાજા પરિક રાજા હતો સંસાર નો વૈરાજ્ય થયો ભગવાન ભજવા નહી ખરો ભગવાન ને જ ખોળવાતા રાજા પણ હોય તો બેઠા શંકા ના કરીશું અરે મારા તમે ભગવાન ના ગુણ અનુવાદ હું કોઈ ની શંકા કરું વાત હાજી પણ જો ન કરું છું તો આને આટલે તારું કલ્યાણ કરવું ધર્મ ના કરતા ધર્મ ના ધરતા ધુરંધર ભગવાન તારા નો રોગ કેમ થયો પરિપ આના દેહ તારું મારે તારું કલ્યાણ કરવું હવે હવે તારે જન્મ લેવો પડે આ નિષ્ઠા પછી મજબૂત થાય નિષ્ઠા કેળવવા માટે કરવાનો કરે નીર્તનો બોલે ન ये दो विचारों ने अकेले हम हाहामा करे बनुभाई आ बराबर तुम्हें करता नहीं या बनुभाई हमने गए हमें जे आम होई तो ठीक यही भूलो छी भाई अब तो कहानी भी करी करी रखी हो बधी गुण गणमल ग है अ थाने कीर्तन करदा जेर्तन है ना पड़ेगी કરે એટલા હારા આપણે કોઈ નિંદા કરવી નથી બોલતી હોય કીર્તન હોય ગયું ભગવાન માં વૃત્તિ બોલે છે શું કરે ભાઈ કર્મ તણી કાણી એટલે શું તમને પૂછ્યું કર્મ તણી જેમ કાણી બનતા એને પણ કર્મ તણી કાણી આપણી એટલે શું કર્મ તણી કાણી એ કર્મ મરી ગયા કર્મ મરી ગયું કોઈ કરવું જે કરવાનું છે આ દેહે કરીને એ મરી ગયું એટલે એની કાણી કહે છે કર્મ તણી કાણી તો કઈ કરવું જોઈએ કરવું નથી અને બોલ બોલ કરે એની કાંઈ કરવા બેઠા કેટલો શબ્દ મજાનો કાંઈ કરવું નથી કરે છે ને એ કઈ પેલા કર્મ એને એને કરવું નથી કાંઈ એટલે કાણી કરવી પડે ને કર્મ મારી નાખ્યા કરવાનું મરી ગય કરવા ભેળા થયા હોય ને એમ બોલે કર્મ કણી કાણી શોતા ને વખતા સમજ્યા વિના ના પુરાણી કહેવાય શાસ્ત્રી મોટો કહેવાય મોટા ભાષણ કરતો હોય પણ ને અર્થ કાંઈ ન હોય મારા જેમ કઈ છે ભગવાનને સન્મુખ થવું છે એને નિષ્ઠા તો ભેળવવી પડશે નિષ્ઠા બે વસ્તુની ઓળખાય વસ્તુને પૂરેપૂરી ઓળખાય ત્યારે નિષ્ઠા આવે સોનામાં નિષ્ઠા કરે લેવા તમે હોની કહેવા છોકરા તો છે દાદા કઈ છે ખોનામાં પૈસા બઉ વાંધો ને ઓળખતો નથી હોશિયાર માણસ મળે તો રસ્તા માં જાય ઓળખતો હોય ભગવાન ની બાબત માં જગત આખું વળગીય આપણે બરાબર આમ બોલીએ આમ લડીએ બિચારો બધા જેટલા ઉપલા ખાનામાં ચાલી શકે એવા હોય નહીં એટલે એમાં ભોળ હોય એમાં કાંઈ કરવા બેઠા કાંઈ એકલા ને ના હોય દાદા ભેડા થાય કાંઈ થાય માગી ના લીધે કાને કાને લઈ જાય એટલે કાંઈ કરવા દાદા ભેડા થાય આપણે હું કેવું માણસ છે બનવું જોઈએ બ્રહ્માજી જેવા શંકર જેવા એની શાસ્ત્ર વાળા એ ખોજ કાઢી ત્યારે આપણે અલી મોવાલી ની તો વાત ક્યારે અલી મોવાલી નો વાગે ભગવાને ના પાડી તમારા સ્વરૂપ ના દર્શન નહી કરાવો એ વાત સાચી પણ મોહિ ને ના નહી તમારે દર્શન એના થાય તમે જોવી છો તમારે મોહની સ્વરૂપ ના દર્શન થાય નહી શંકરે બધા લેતો ભગવાને જાણ્યું કે છોકરા વેન કરે એટલે ભગવાન કાંદુ પકડવા ઉભા નહીં જ્યારે કાંદુ પકડવા જાય ત્યાં ભગવાન ભાઈ નું ઉભા રહે આને બરાબર નું ભગવાન એને પાડે નહીં દેખાડી દીધું તમારા જેવાને આ જો એને ખામી વાળું દેખાય તો સુધારો કરે એને બઉ સરસામ બ્રહ્મા એની દીકરીને ઘડી જોવા ગયા રસ્તામાં મરી ચજાપતિ અને દીકરા બ્રહ્મા ના મેં આ દશા અરે બાપા તમે કામગીરી તમે આ બે છોડી દીધો એને આ સંધ્યા કઈ બ્રાહ્મણો જે નહીં ઓળખતા હોય શંકર નહી ઓળખતા હોય પણ વિપરી તો દુષ્કાળ આવે ત્યારે ભૂલાવી દે એટલા માટે કહ્યું એની સાદે જુવાન અવસ્થા વાળો પુરુષ માં ભગવાન ની નિષ્ઠા આ કરવાની આવા ભક્ત હોય તર્ક તૈયાર થઈ સ્થાન તૈયાર આપડે બધા કઈ જાણે કે એવું કેદી થવાય ભગવાન ખોટું નથી પણ એ લગભગ ત્યાં તો બઉા છેડ્યા તો ચડશે પણ આ સ્થિતિ કરવી પડે એ પાછા લાખો વર્ષ ને જોતા હો અત્યારે છૂટી ગયા ન કેળવતા આવડે તો હારી ગયા પોતાનો છોકરો પોતાનું ધાર્યું ન કરે પાંચ મેળ બેઠા હોય તમે કઈ ના પાડે પણ બોલો બોલી જ નાગ એટલે તમે ઘરબારો કાઢી મૂકો અભાવ આવે નહી ઘરમાં બે માણસ હોય માનો એનો ભગવાન નો આવ્યો આ પરિચિત જવા ને જો એની ક્રિયા એને ઓળખવી જોઈ એમ વાત આવી લેવાનું અને ભજ્ર ના જે વૃદ્ધિ રહે છે અને તે ભજન ના કરનારા ભગવાન ના ભજન કરી નાખે છે ભગવાન માં રહી છે એ પ્રેમ યુક્ત છે આત્મા માં પ્રેમ નથી એમ ધ્યાન રાખવું એના પ્રેમ છે જ નહી ઓલી નિષ્ઠા કપાય પ્રેમ બેઠે પણ ન હોય જાણ પણ પ્રેમ જો બોલો શબ્દ એટલા નિષ્ઠા કરી દઉં પ્રેમ એક પ્રભુ સિવાય કોઈ ચીજ માં પ્રેમ નો થાય ત્યારે પ્રેમ આત્મા આત્મા છે અને આ પરમાત્મા છે દોડાવું છે પરમાત્મા એ તો ક્યાં કરવાનું આનાથી તો નોખો પાડવો આમાં એક થઈને બેઠો જો બનુભાઈ કહું છું તો કેવી આ પાડવા પણ આગળ કોઈ આત્મા એમ કઉ તો અપારો કારણ કે મને સિદ્ધ કર્યું એટલે આત્મા મારા યુક્ત છે ભગવાન માં છે એ પ્રેમે પ્રેમ ભગવાન માં જ હોય માં ન્રતા સ્ત્રી પરિણા ધણી સિવાય ધણી ના સંબંધી જાણીને રોટલા દીએ હાચવે બરાબર પણ પ્રેમ જે વૃત્તિ છે એ ગમે એવો બીજો હોય એમાં ન હોય એ ધણીમાં ભક્ત થયો એને પ્રેમ તો ભગવાન ભગવાન એમ એક તત્વ છે એને પેલું ઓળખ એને ઓળખવાનો પ્રયત્ન કરતા નથી અહીંયા ભગવાન જયારે બાજુ નોખા નોખા હોડાય ત્યારે કયો હાચો ને કયો ખોટો એનો નિર્ણય કોણ કરે એ શાસ્ત્ર કરે શાસ્ત્ર માં કહ્યું આનું નામ ભગવાન કહેવાય હવે એવી મેળવવાની કોઈ શક્તિ મેળવતો નથી અને જ્યાં કઈ હોય તો માયા એવી છે કે જાતો હોય એને રોકી જ રાખે એ માયા એટલે જ્યાં ગુરુ રૂપે માયા આવે છે એને જોવા જ્ઞાન જ્ઞાન જે હું દેહ નહી હું તો આત્મા નહીં એ વિચારું અને બોલ્યા માં પ્રેમ વ્રત બોલો અને ભજન ના કરનારા જે વૃત્તિ રહે છે તે વિચારેયુક્ત રહે છે અને તે વૃત્તિનારા ભગવાન ના ભજન થાય છે તે સર્વે ખોટા કરી નાખે છે એ કામ વૃત્તિ શું કરે છે ભગવાન સિવાય બીજી વસ્તુ માં જરાક માલ મના અને આ પરમાત્મા એ ત્રણેય નું નિત્ય કરીને જે વિચાર કરવો ને એ વિચારે યુક્ત કેવાય આ જગત ના વિચાર ને વિવેક નહીં એટલે અને પરમાત્મા જેનો ચોખ્ખો વિવેક કરવો તથા ભજન કરનારા માં જે દોસ્ત તે સર્વે ને ખોટા કરી નાખે છે પર માનતો હોય એ ભજન કરે ભલે બીજું જ્ઞાન ના હોય એમાં કઈ હોય એને ખોટા કરી નાખે ભજન કરનારા માં જે દોષ એ સર્વે ને ખોટા કરી નાખે છે ભજન કરનારા માં જે દોષા કાયમ હોય એને ખોટા કરી નાખે શું ભાઈ બોલો પ્રથા તે ભજન કરનારા માં જે દોષ એ સર્વે ખોટા કરી નાખે છે ભજન કરનારા માં જે દોષ ભાવ આવતો હોય આપણ તમે બોલશો તો હજુ પણ બધા શબ્દ હરખા નથી આવતા બોલો, આ ભજન બરાબર પણ ખોટું નથી જોશી ભાઈ બાંધે એ વાન નો આવે પણ આ નહી ભેરો અનાદિકાળ નો હાથમાં ફરે છે આ દેહ પડી જાય તો બીજો નહીં તો ત્રીજો પણ દેહ ભેલો માની આ વિચાર વાળો ખોટા કરી નાખે મારા માં ક્યાં દોષ કામ ક્રોધ લોભ મોર આશા ત્રષ્ણા ઈર્ષા દંભ છલ કપટ આ બધું હાલત છે ને જગત આખા માં આત્મા માં છે ને એ દેહ ના છે પણ માની લેતા ભજન કરનારા માં ભજન કરનારો આત્મા એ દોષો અહિયાં છે છતાં અહી ભેડા લઈ ને ફરે જોઈ ખબર હતી એ ભેડા લઈને જ ફરે અથવા હું ભગત હારો જો અભિમાન નો આવવું જોઈએ કારણ કે અભિમાન આવ્યું એટલે મળ્યા નથી કામ કરે તથા તે ભજન કરનારા માં જે દોષ તે સર્વે ને ખોટા કરી નાખે છે એવી રીતે તેની વૃત્તિ ભગવાન અખંડ રહે છે घड़ी तो एकाग्री बेची भगवान भजन करे घड़ीको भरे नो घड़ो भरी ने एक ठेका आज दिवस अथवा तीजे दिवस ते नो घड़ो ढो तीन नो धरो भरा नहीं आग् दिवस नगले दिवस सुख जाए પાછલા દિવસ નું પાછલે દિવસ સુકાઈ જાય અને જો આંગળી જેવી નાની જ પાણી અખંડ હોય તો વિશે તથા અશુભ ક્રિયા ને વિશે સર્વ કાળે ભગવાન અખંડ વૃત્તિ રાખવી શુભ ક્રિયા અશુભ બધા ભગવાન માં વૃત્તિ રાખ એ મલી મલી કેરો વાય ત્યારે ભાઈ ને એ વૃત્તિ રાખવામાં લાભ ગયો પેલો શુભમાંય વૃત્તિ રાખી અશુભમાંય રાખી લ્યો હે શુભમાં કું ભાઈ અશુભમાંય રાખાય કેરો વ્યવહાર છે ને હસતો કે આવે તો પણ એના આનાથી જુદો છે એટલે મારે ભગવાન માં વર્તી રાખવી ને એ પાછા દોષ થાય નબળી થઈ ગયેલી छता मरवा कई भगत क्रिया कोई भी हो तो भगत पेशाब करव जाड़ो करव देह स्वभाव द ભગવાન કેવા દેખ્યા ભગત એવલા હોય ભલે એટલું ભગવાન માહિત છે એટલે એ બોલે છે ધર્માવું કાંટો ભલે તમારી દુકાન માં હોય તો એ તમારો નથી બીજાની દુકાન હોય અથવા સરકારી ઓફિસ હોય પણ એ અમલીદાર નથી હો ધર્મા બોલે બીજો નહી ભાઈ ધર્મ એવું છે એ તો એ એટલે પોતાની અકલે પછી ગોઠવી દીધું આ જગત શું અને બોલાવી બીજું મારી માં વાંધણી બીજો મારી માં વાંધણી તું ભગવાન ના નિર્ણય માં વાણી કઈ